પૂછે છે કે આ જગત માં માણસ ને રહેવાનો ધ્યેય શું છે ધ્યેય શું છે જીવવાનો ધ્યેય શું છે મનુષ્ય